સંજોગો તમે અત્યારે મને રંટુભાઈ મને ભેગા છે કેટલા સંજોગો ભેગા થાય છે અમારે ક્રાઈ છે એ અમને ખબર નથી તારીખ ની ખબર નથી પણ ડિગ્રી કોઈને ખાવા દેવાની પડી ભગવાન ખબર થી કોઈ વિચાર્યું છોકરા કરવું કર્યું થયેલું નથી અત્યારે ક્રિય કહીએ ને તો લોજીક વાળા શું કે તો ભગવાન ને કોને ક્રિયાત કર્યો એવું થાય પાર ત્યારે જોઈ શકે છે જેટલી ઉતાવળ કહ્યું એ દીકર ભણ્યા છે જેટલી ઉતાવળી ઉતાવળ સીધા માણસ આમાં એટલા ચાર્જ અને ડિસ્ચાર્જ એનો ચાર્જ થાય છે અને જૂના પાછળ ડિસ્ચાર્જ થઈ રહ્યો દ કરેલો એમાં દેખે કાર્યુરસાદ ખરો અને કાર્ય કરીએ એ પુરસાર્થ મશીનરી કાર્ય કરે છે માણસ સારા થવાનો પ્રયત્ન આવે એનો ફળ આવે જે ઈચ્છા કરી ભગવાન તો ક્રિય નથી તો કરવાનું છે ક્રિય હોય ત્યાં સુધી કરવાનું શું છે આખા વલ ના મનુષ્યો તમે અહીંયા નીકળ્યા ત્યારે મળવા આપને મળવા દાદા ને મળવાયા એ બધું પ્રારંભ છે અત્યારે વાતો કરી રહ્યા છે બધું પ્રારંભ છે પ્રાર્ભ છે આગળના અવતારમાં શું થાય પ્રયત્ન પુરાર્થિત થાય જન્મ નો રિઝલ્ટ જે રિએક્શન કહીએ કહીએ એ આવતા જન્મ મળે એ આ વર્ષ આ જન્મ પ્રયત્ન તો ખરા હવે પ્રયત્ન માણસ સારો કેમ નથી કરતો કોઈ પણ માણસ વિજ્ઞાન ના હાથમાં પરિણામી છે પરિણામ પરિણામ હોય છોકરાએ આપી હોય પછી રિઝલ્ટ હોય ખરું પણ એને ભણવું તો પડે ચંદુલાલ નું નામ છે પછી શું કે આવો બધા માણસ વિચાર કરે પણ રહે પણ કરે પણ કરો થોડું આપડે એને શું કહીએ કે આપડે ખાનદાન ખાયા ને ચોટા પાટલા તમે તમે ભણવા જાઓ ને એ તમારો અંદર ભાવ શું છે કે આ છોકરા ને ધ્યાન કરીને તૈયાર થઇ જાય એ ભાવ છે બીજું તમારે બીજી ભાવ નથી તો તમારી પૂછતા છે અગર તો તમે અભાવ કરીખે છે આજુબાજુ ના સંજોગો જોઈને શીખે છે એવા સંજોગો એટલે આપડે હિતકારી સંજોગો રાખવા જેવું સમજવું જોઈએ પુણે ભગલો રામ આ પગલો રા એટલે પુણે એટલે કે બીજા ને શું ખાબેલું આ બીજા ને કઈ પણ થાય છે આવી તો જેવા સંજોગો પર મને તો આખા દુનિયા ની ચિંતા થાય દુનિયા સારી જોઈએ હા સારી થાય એ હું કલાકાર છું એ મારી પાસે ચાલીસ હજાર દુનિયા ને સારી કરવામાં રાજય ચોવીસે કલાક એમ હશે અને થઈ છે હું દાદા ભગવાન નથી દાદા કુમાર ભાઈ પ્રગટ થયા છે હું જ્ઞાનીપુર છું દાદા કુપર સાત દાદા ભગવાન એમ કે અત્યારે બીજો કઈ બાળક ના અધીન એવા વિચાર આવે એ માટે આપડા ભાવ ના હોય બગડ્યા હોય એના માટે કમાવાનું છે એવો પુરસાદ છે વસ્તુ સમજતું કે પોતાના આત્મ સ્વતંત્ર છે તમે સ્વતંત્ર છો તો ભગવાન ઉપરી નથી ભગવાન સ્વતંત્ર નથી સ્વતંત્ર થઈ શકે છે થઈ શકે છે ગરીબ ના દાખલા ન્યા તમે મારી પાસે આવો હું તમે બે કલાક વખત મોકલી વિધિન ટુ અવર્સ જે પદ બધ તમે જે માગો તે મારી સુખી કરો કરતા મારી ઈચ્છા તો સુખી છે પણ આનંદ કરવાનું જે દુઃખ પછી દુઃખ ના આવે એમ અમુક જેમ લે ઘણા તન સુખું જોઈએ રાહિ જાય રાજીનામા અભ્યાસ પુરુષાર્થ ખરો કે અભ્યાસ પુરુષાર્થ જરૂરી ખરો કે નહીં અભ્યાસ ને એન્ડલ માર્ગ નહી એવું હશે અભ્યાસ માં પડેલું કેવો અભ્યાસ અભ્યાસ કર્યો અભ્યાસ એમાં અભ્યાસ કેમ કર તમને જે તમારી પાસે જ્ઞાન છે વાંચ્યું છે સાધન કર્યું છે એ જ્ઞાન અંદર શું કે તમે આ પ્રસ્તાવ થાય એ અત્યારે પણ ટ્રે ટ્રે માણસ આપે કોઈ માણસ કોઈને શીખવે કોઈ માણસ કોઈને શીખવેરા પૂર્ણ છે આ જે અભ્યાસ ની અભ્યાસ અને ટ્રેનિંગ આપનાર જે માણસ છે એ પોતે કેટલો પૂર્ણ છે અભ્યાસ પુરસાદ ના થયો તો અભ્યાસ રૂપે પરિણામ પામશે અભ્યાસ પુરસાદ ના થયો અભ્યાસ તો અભ્યાસ રૂપે પરિણામ પામશે શું થશે અભ્યાસ જરા સમજાવ આ દેહાભ્યાસ છે હું ચંદ્રભાઈ છું અંધ જોશું દેહાભ્યાસ સમજાવો વધારે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય આત્મા ભાવના હોય અમારે આત્મા પ્રાપ્ત કરો થશે ભાવના બંધ થાય ભાવના આત્મા પ્રાપ્ત કરવાની ભાવના શા માટે ના હોય હોય તો પેલી ભાવના મોલી હોય તો વિમુખ થઈ જાય આત્મા પ્રાપ્ત થાયમુખ થયો વિમુખ થયો વિમુખ થાયમુખ થાય વિમુખ કોણ કરે અને ક્યારે થાય માણસ એ વિમુખ કોણ કરે દ્રષ્ટિ બદલાઈ લેલી હોય મુક્ત પુરુષ હોય કરીને કોને કર્યા એને સંજોગો થઈ ગયા એ પોતે થયા નથી માણસ પુરસાહોગો ને સંજોગો ચાલુ હોય હા તમે હું લીલા કરો હું કેતો કે મનુષ્ય પુરસ્ત એમાં આવતો નથી એ સાહિત્યકારી લીલા છે તો તાત્કાલિકલ નથી થાય પકડી લે છે શું થાય છે જેઓ બને જેવો સદોગો બને બીઓ માર થઈ જાય નલાયક ટોળી ના લાય બઉ ગભે એવો ભગવાન જોયક થઈ જાય પણ એ ના થાય કેવી રીતે આપડે જો ભાવ બતાવે બદલવાનું કારણ બધું બધું તમે એવું કહેવા માંગો છો કોઈ પાસે મને સમજે એટલે સમજવા માટે સમજવું તો આ પ્રત્યે બ્રહ્માડ એવું મોટું છે મનુષ્યો છે અને બીજા અનંતજીવો આ વ્યવહાર માં છે વ્યવહાર એટલે નામ પડ્યું ગુલાબ ફાણો એ વ્યવહાર માં એક બાજુ આઠ વાતા રેહવા પૂરો થાય છે પ્રવાસ રૂપે મોડી જુદી આ બધા સાંભળે છે પુરશાક કહીએ ને એ પુરુષાક આમ ભાગ એટલો છે કે મનુષ્ય આ બધા જીવનકર્તાઓ નીચે શક્તિવાન છે જ્યાં મશીનરી થાય શક્યવાન હોય એરિયા નીચે શક્તિવાન છે એટલે બુદ્ધિ સહિત છે બુદ્ધિ અનલિમિટેડ પણ હોય શકે છે એટલે અને મન પણ અનલિમિટેડ હોય શકે છે અને મનુષ્ય જેટલી જ ગતિ ચાર્જ અને ડિસ્ચાર્જ બંને એટલે ચાર્જ માં શું થાય છે ચાર્જ માં સારી મનુષમાં કયા સંજોગો થાય પાટલી પાટલું જેનો પુસાર થાય ને તેના આગળ કઈ થાય લીગ મનુષ્ય પણ જાનવર માં બસો વર્ષ માટે જાય છે કેટલાક પાંચ વર્ષ માટે જાય છે કેટલાક એક કલાક વાળે જાય છે બીજું બધું પરિણામ ભોગવ रिजल्ट जानवर गति आगलो भावि पुरुषार्थ तो आगल भावि भविष्यार्थ है भावी भावि पुरुषार्थाद तो भलत भाव એ પછી ખોટો પ્રસાદ કર્યો હોય તો ભાજી સારો પ્રસાદ કર્યો માર્યું એટલે જેવું માર્યું અને તે ગ્રહણ કરે છે અરે જો એક જ જાતા બધા માણસ હોય આ બધા આખા હિન્દુસ્તાન બધા માણસો વારિયા હોત જે ચાલતી આવી છે ચાલતી આવી છે કોઈ જગ્યા થી આવતી જતી નથી આત્માની સાથે બીજી છ વસ્તુ પાંચ વસ્તુ છે ઇટર વસ્તુઓ દેખાય છે કાલે સંભળાય છે રૂપી તત્વ બરાબર છે વિનાશી તૂળ સ્વરૂપે અવિનાશી છે પરમાણુ છે અને અનુ તરીકે બીજું બધું આ બધું જે દેખાય છે અને જે ધર્માસ્તિકાનું તત્વ છે એ જીવ ને ગતિ કરાવડા પછી ગતિમાં જ રહ્યા કરે જીવો તો સ્થિર ના થાય એટલા માટે એક તત્વ છે છત્વ <speaking in the country> <speaking in theautomals> <speaking> આ ઇન્ટરનેટ ને સમજે તારે જ્ઞાની થાય સંપૂર્ણ જ્ઞાની આ ઇન્ટરનેટ સમજી શકે સમજાયું રહેતું નથી તો પછી મનુષ્ય સમજવાનું રહેતું જ નથી ના બધા સુધી ના શકે અમુક સુધી લિમિટી ધરાવે છે કે ઘરમાં પ્લેસ ક્યારે પણ ન કરાવે તો બુદ્ધિ કામ કરી શકાય ટેબલ બધા ટેબલ અને કહેવાય મોટો બુદ્ધિ સર બધે છે એટલે પજલ કહીએ છીએ લીલા નઈ કઈ લીલા નઈ કઈ કારણ કે મનુષ્ય સમજાય એવું નથી માટે આપણે પઝલ કહ્યું અને લીલા ના કહી વસ્તુ તો એક જ છે જે સમજવા પણ એ પઝલ એવી કેવી થઈ કે મનુષ્ય એમાં સમજી જ ના શકે મનુષ્ય એમાં સમજી જ ના શકે મનુષ્ય થોડું ખુલાસ થઈ જાય આફ્રિકન મનુષ્ય પછી ડેવલપમેન્ટ થાય છે અને હાઈસ્ટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ભૌતિક ભગવાન માણસની સાધુ પાસે આપણે ગયા જઈને સાધુ પાસે સામાયિક કરતા પદ્માસન વાળી આપડે એને પૂછીએ પડી ગયો આ સીક્રેન થઈ ગઈ ચાર બોલે પેલો બે કરે છે બધું બીજું ડાય આપડે જઈએ બરાબર સામાયિક કેટલા કર્યા મારા નથી પગે કર્યો તો કર્યો તો બોલ એ કર્યા કર્યો છે આ પગ છે માથું સારું હતું તો કાર્ય થયું પેટ પર દુખતું હતું કાર્ય થયું એ બધા સાયન્ટિફિકા એક પુરુષ થઈને પુરસ્થ કરવો પુરુષ થઈને પુરસાદ કરવો અને એક સાથે પુરુષ થઈને પુરસ્થ છે છોકરા એક એક છોકરા પાર્યા માણસ પ્રસાદ તો ખાય ये होए खाए हां तो हाल तो है तो खाए भाव मैं कहूं ना भाव बहुत जरूरी है कोई पर वस्तु में भाव बहुत जरूरी है भाव जरूरी है भाव के ना प्रसाद को चालू करो पहले बाजू ना सब कैसा आता है आप आपो आपो जरूर आप जरूर आप आगे बताए अदली भाई के ये के पसंद आपको बच्चा है ये कहते ऐसे મીઠો હા માસાદ કાય છે શું ભાવ પેદા થાય આમાંથી શું ભાવ પેદા થાય એનાથી પ્રસાદ આપવા બધી પ્રકાર નું સુખ દાદા એ આપ્યું હોય મારી નાખો તો અહમ નીકળી જાય ના અહમ તો નીકળી ગયો છે પણ બીજી એક વખતે મગજ મારી હોય છે તે નીકળી જાય છે કે શારીરિક શારીરિક મગજ મારી અઠવાડિયે નીકળી જાય બધું આવ્યું હા તમે આપડે કહ્યું કે આ બધું આવ્યું અને આ જે નિમિત્તે તમે જે કર્યું ભાવ આપ્યો ગ્રેસ કેવાય એમાં એક્શન નહીં નિમિત્ત નિમિત્ત કોણ પેપર વધી આવે છે એને પાસ કરે છે માર્કો કોણ કરે છે આનું રિઝલ્ટ જે પ્રસાદ એમાંથી એમને જે અહમ દૂર થયો કે શારીરિક થયો એ પ્રસાદ રૂપે થઈ એનો નિમિત્ત થયો તો એનો નિમિત્ત કોણો આજે નથી મારા માનું કારણ કે આપણે કોને પણ કો મને કેવા નતો હે વાત બરોબર નથી કરતું તમે જે છે તે એ માલિક માલકી વગેરે વાણી વાણી ઉત્સાહ કહેવાય માલકી વગર વાણી તમે જોયું માલિકલિક નથી વૈજ્ઞાનિક અને તમે ભરો ગાય પણ ભરસે હા મેં જોયેલી છે તે ભગે આમ ક્યારે ખાઈ મજા આવી હલગાર ભોગવતો નથી હાથમાં હાથમાં સુક્ષ્મ છે શું છે અને આ ભોગવવાની વસ્તુ બધી સ્ૂલ છે વેપાર સારી જગ્યા નહી છે અને આત્મા તો પોતે ધર્માત્મા છે પરમાત્મા ગણીએ ક્યાં આત્મા ને પરમાત્મા ગણીએ કે પરમાત્માના ભાગરૂપે ગણીએ ના આત્મા એ પરમાત્મા છે બધા આત્મા આત્મા એ પરમાત્મા છે બધા ના આત્મા પણ જ્યાં સુધી થાય નહી ત્યાં સુધી જો આત્મા પરમાત્માના ભાગ લુક હોય તો એનો અનુ એનું પરમ તત્વ ક્લિયરમાત્મા છે પણ એનું ભાન થાય ત્યારે પરમાત્મા આપ ને પોતાનું એનું ભાન થાય તો એ પરમાત્મા તો આત્મા ને કેમ નથી થતું આત્મા ને કેમ નથી થતું આત્મા નહી તમને ભાન નહીં થતું હું જોઈએ મૂળ આત્મા અને બીજો આત્મા કેવો છે સચળ છે મિકેનિકલ આત્માનિકલ પોતે હું સુ છો પેરા માનો છો પણ એ આત્મા જે બે ભાગ માં આ શરીર માં રહે છે બે ભાગ માં જોવા માં આવે આત્મા છે ક્યાં સુધી પછી હજુ તમે આ સચર માવાનું નાખો પેટ્રોલ નાખો તો ચાલે બંધ થઈ જાય અવાજ દવા દો ને એક કલાક અવાજ બંધ કરી દો બંધ થઈ ગયો મુરાતના નથી મળ્યો કોઈ પણ તે હેનાની ઘણી જરૂર નથી કેને તે નિરાલંબ છે તે નિરાલંબ નિરાલંબ પર દેવેલું છે નિરાલંબ પર પ્રકાશ अनादि अनंत अनंता आत्मा के परमात्मा ज्ञान की आत्मा इन सुपर इन फोर्स बॉडी सेल माइन थिंकिंग ऑन द आत्मा इन सुपर इन फोर्स વધારે પણ વધારે નથી ગયો ભાવ ના કરાય છે ભોગવવા જાય છે જાનવર અને ખુશારી નો આત્મા સ્વરૂપ નહીંક ક્ષેત્ર હતું કેવું છે ધર્મ અને વિજ્ઞાન નો શું સબલ છે ધર્મ ને વિજ્ઞાન વિજ્ઞાન બે પ્રકાર નું એક બાજુ પદ આપે પરમા પદ આપે તે આત્મિક વિજ્ઞાન સ્વતંત્ર પદ પરમાત્મ પદ એટલે સ્વતંત્ર કોઈ પૂરી નહીં પરમાત્મા જેવું રાખે તો સ્વતંત્ર કોઈ એનું પૂરી નહીં કોઈ ઉપરી નહીં અંદર છે એટલે ધર્મ અને વિજ્ઞાન ધર્મ કોણ નામ કેવાય કે ખોટું કરતું કાર્ય કરતો હોય ત્યારે ક્યાંક ને સારું કરો પાપ ના કરો ચોરી ના કરો એ બધો ધર્મ કેવાય અને વિજ્ઞાન તો ધર્મ અને અધર્મ ગણને વિજ્ઞાન એટલે શું કોણ ચૂક જાતે આખો ધર્મ એ વિજ્ઞાન છે આખો ધર્મ એ વિજ્ઞાન છે